વિચાર કરો કે અમારા કર્મ ના ઉપર કર્મ છૂટા છૂટા કર્યા એ નિમિત્ત છે એટલે આપણે એના તરફ સારો ભાવ કરીએ એટલે એ થઈ ગયું આપડે શું કેવા માંગતો તમે પ્રકૃતિ ને પુરુષ છૂટા પડે ના એટલે કેવા શું શું તમને કેવા માંગતો કહ્યું પ્રાયબ્ધ કર્મ ની બાબત હા તે પ્રાયબ્ધ કર્મ સારો ભાવ બનતો તે પુરુષાર્થ એ તમે જે ગાળ દે અને તમે છે તે કામ સમજી જાવ મારા કર્મના ઉદય લઈ બેઠે એટલે તમને શું થાય મન બગડે નહીં એના પર બગડે મન બગડે નિમિત્ત એટલે મન બગડે નહીં એટલે તમને કર્મ બંધ થાય તમે શું થાવ એના પર સારો ભાવ કરો એટલે કર્મ બંધ નહીં તમને અને પુણ્યકર્મ બંધ થાય ક્રોધ થવાનો હતો ક્રોધ રૂપી કર્યું ત્યારે બધે કર્યું પુણ્ય બંધ શું થયું સમજાયું ક્રોધ થવા માટે શું ઉપાય એટલે બધું અમે આ અમે કર્મ પર વિ બધું થઈ જાય ક્રોધ માન માયા લો બધું જતું નહીં તો કોઈ કાળ લાખો અવતાર ભટેક ભટેક કરે તો ક્રોધ આવે નહીં એનો કોઈ ઉપાય ખરો ઉપાય બધા છે ને કોઈ દાડો નહીં આવે પછી જ્યાં ક્રોધ થી રહીત થઈ ગયા પછી રહીશું છે આ તાર હવા બેઠા છે એને પોતાને ના આવે એમને બધાને જો સુધી અજ્ઞાન છે તો સુધી ક્રોધ જ છે ને જો અજ્ઞાની માણસને શું કરવું ના હોય ક્રોધ માન માયા રોપ રાગ બધું જ હોય આ બે લઈને તમે ગાળો ને તો તમને ખબર પડે કે એમની દશા શું થાય છે ઘરમાં જ બંધે ત્યાં આગળ અને મેં તો એ કહ્યું છે એક ચિંતા થાય બે લાખનું અલન દાવું મળશે અને ત્યાં ખા અમેરિકા વાળાને કહ્યું બધાની પણ એ લોકો કહેવાય મારી પાછળ પડીને કામ કરી દીધેલું એ જ્ઞાન લઈને બેસી ના રહે પાણી પાણી છડીને ઝાડ મોટું કરે પાણી ના છોડવું પછી અમે બીજ પાણી પાણી છોડવું પડે આત્મજ્ઞાન આત્મજ્ઞાન હું પોતે કોણ છું બધું આ બધું લખાવું છે આ બધું બધી ભ્રાંતિ છે અને ભ્રાંતિ ભટક ભટક કરવાનું છે ચાર ગતિઓમાં જાનવર માં જવાનું પછી તમે ત્યાં જવાનું પડે ત્યારે ભટક ભટક કરવાનું છે અને ભટકવું ના પડે એનું છૂટકારો ગઈ જ્ઞાન ને એટલે આત્મા નું જ્ઞાન કરવા જતા દેહા દસ તો દેહ દ્યા જાય તો દાદા તમે સમજાવ તમારી ભાષા નિશ્ચિત જ્ઞાન જે આપે છે દાદા એમાં એ કલાકની આખી પ્રોસેસ હોય છે એમાં આપણે કોણ છીએ ખરેખર એની एनु अनुभूति करी आपे के खरेखर जे अपने छे के आप मरु नाम जयन भाई है तो ये फू म नाम जयन भाई आम है खरेखर हूँ पोते ए नहीं तो खरेखर शुद्धार्थ पर यह रूप न એટલે દાદા પોતે છે અને આ જ્ઞાન દીધી દાદા પોતે જાણી દીધા છે એમની જાતને કે એ પોતે કોણ છે અને એમને અનુભૂતિ થઈ ગયેલી છે એટલે એ આપણને એ અનુભૂતિ કરાવી શકે અને એ આખી બે કલાક પ્રોસેસ છે એમાં દાદા પોતે એ અનુભૂતિ કરાવી શકે એમ છે નિરૂબેન તમે મને નિરુબેન ને કેવા દો મને એમને કેવા દો બોલો પડેલું છે આઠ ને માટે નથી જ્ઞાન થયા પછી ભક્તિ ભગવાય એટલે ભક્તો ભગવાન બીજા અધારથી ખોરતા હોય પણ મળે નહી એ ભક્તો માટે આપડે ફરીએ છીએ પછી જ્ઞાની ભક્ત થાય તમે જ્ઞાની ભક્ત કેવા સુખો ભાઈ નહિ અડધા સંસારના સુખો માટે જ ભક્તિ કર્યા કરે ભક્તિ ભગવાન ની ભક્તિ સારું સુખો છોકરો થાય મકાન બંધ થાય બધા અને જિજ્ઞાસ પછી આગળ જીજ્ઞાસ આમાંથી કંટાળો હોય ના આવતું હોય એટલે એની તપાસ કરી ક્યાંથી પ્રાપ્ત થાય શું થાય તે જીજ્ઞાસામાં જિજ્ઞાસ અને ચોથા એ જીજ્ઞાસા પૂરી થઈ ગઈ અને આત્મા સુખ પ્રાપ્ત થવું થવાની શરૂઆત થઈ જ્ઞાની ભક્તો સાચું છૂટક હોય ને ગયા જાય દરેક પ્રકારના ભક્ત પછી કલ્પિત પામે સુખો પાસે ભક્તિ આવી હોય એવું તો કોક નું જ હોય દાદા પૈસા ભલે કઈ ગયેલી હા આપડા મુક છું બને બને કે છે બધા ને મુકશું કે છે મુુક છું તો જિજ્ઞાસ જ કહેવાય જિજ્ઞાસ આ બધો સત્ય કરો પણ આ છે તે ભૌતિક સુખો માટે ઈચ્છા ભૌતિક સુખો કેમ કે ભગવારે ચાર પ્રકાર ભક્તો કયા ભક્તો અર્થાળથી પછી અર્થા જ બીજા સંભાળ સંસારી સુખના માટે જ ભક્તિ કર્યા કરે સુખો પ્રાપ્ત થતા રહે ભક્તિ કરે સુખો પ્રાપ્ત જિજ્ઞાસ આ અમા છે આત્મા ભક્ત કહેવાય બધા જ્ઞાની ભક્ત કહેવાય તમને આ સુખ ની બહાર નીકળી ઈચ્છા રહે બધી ઈચ્છા ખલાસ થઈ જાય જ્ઞાની ભક્ત થાય એટલે આત્મામાં સુખ આવે ત્યાં પછી બરોબર છે બતાવ બે છે જ્ઞાન ની શોધ માં મોક્ષ ની શોધ માં જ પડ્યા હોય મુખ્ય મોક્ષ ની સંસાર ના સુખો ની ઈચ્છા હોય ની તો જિજ્ઞાસની ભક્તો નથી સમજાવવા પોતાના દોષ તો મોટા મોટા બેઠેલ હોય તો દેખાય બીજા દેખાય નહિ દેખાય ખરા જ્ઞાન મળ્યા પછી બરોબર પોહ ની છોડવો મોટો થયો મોટો હોય તો પ્રતિકોળ કરવાનું નાનો હોય તો પ્રતિબોલ તમારે કરવાનું જયારે દોષ કર્યા હતા તેને એટલે જયંત્ર જ કરવાનું તમારે તો કશું કર અલગા પ્રકાર જોવા માત્ર પણ દોષો બધા દેખાય તાર જાય તો તાર નહીં દોષ તમને કોઈ પણ એક પણ દોષ તમને આ દુનિયામાં કોઈને દેખાય નહીં તમને કારણ મારે તમને દોષ ના દેખાય દ્રષ્ટિ મેં આપેલી છે માર મારે નુકસાન કરે એના તરફ એટેક નો વિચાર ના આવે કોઈ જગત આખું સાધુ સિદેશી બધા કરે ક્યાં હોય આપડો મોટો દોષ દેખાય એટલે પ્રતિક્રમણ કેવી રીતે કરવું હોય છે ગુસ્સો વધારે થઈ ગયો માટે હું કમા મારું છું પસ્તાવો કરું છું ખાલી નઈ કરું પચાસ ટૂંકું બોલો ચાલો પસ્તાવો બાકી શબ્દો ની જંજાત મોટો શબ્દ ચિતરેલા હોય બધા ત્યારે ફાર આવે બોલ બોલ કરી તો જવાબ મળી અરે બાબંધ દેખાય છે બધા બંધ થઈ ગયા છે દેખાતા કોક વાર દેખાય તો પ્રતિ કરી લો બહાર ખાવવાનું કરવાનો જુદા જુદા રાખાય આદિવાસી આવે તેનો રીઝલ્ટીધો આ સ્ટેટ નો લીધો રાજાનો લીધો બધા જુદા જુદા રીતે એક જીઝલ્ટ ના મળે અને મેં દેતા દર બેય છે પછી દેખાય એ દેહે ને દેહ હારે દેતો ઓહ તો રા દેજે કે સુ દેહ હારે ની આપણે બુજામાં મામા ક્રોંચે લે બેઠા ને કી તું જાડ ના રહી બીગા થઈ ગઈ તન માગતો હી આપની રામે તો એ તમને આ કંડાળો જાસ બીસમાં જાવી ઓલે ના કાલમાં દેઉ તોતા દે દેના સ્તેજ દેતા ના જાય ઉતે તો જાય હમ હોય તે હોય સાચાસ ટકા આપડે આત્મા સમજ અર્ધ દિવસનું સિંગલ જાન નીકળે બોલશે આ પીડાગર નામ કરે એમી નાખ પડી નરેવડો પડી ને તમે લોકો ઉતારી લો તમે એના પૂછી કે શી કહે છે બદલ બદલ આપને પહેલા એને દારીત કરી લે એને એને જ રહે છે એને સમજાવ દે એને કી કાળો દાદા ઇદેતી એને તો કાળો એ એને તો બગળ લાગે છે ઉતાર તમારે નિશ્ચય મારે તમારે નિશ્ચય પૂરો કરવાનો અર્થ ને જગાડવાનો અર્થ ને જગાડવાનું એમને કેટલા પોકારી એટલા આ દુનિયામાં કોઈ દોષિત દેખાય નહિ ગયેલી છે આનંદ લેવાય દોષ દેખાયો કેવાય ભલે ગુસ્સો થઈ જાય મારાથી કોક વાર કુસુમ ઉપર ગુસ્સો થઈ જાય તમને ના થાય ને ભલે ના થાય ના ભાઈ તમે દોષ દેખાય તો તમને દેખાય તમને આ દોષાય ના દેખાયો ત્યારે એનો દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને ના એ તો એનો જે દોષ દેખાયો એટલે તમે કૌશિક જૈન દોષિત છે પોતાનો દોષ દેખાય એટલે જયંત નો દોષ તમને ખાય તમે જુદા રહી શકો પણ જે વખતે દોષ દેખાય કે જે વખતે દોષ દેખાય છે તે વખતે જુદું રહે તો પછી આગળનું પાર્ટન બનતું જાય ને કે ગુનો થઈ ગયા પછી થાય દેખાયો એટલે તમારો પોતાનો દેખાયો તમારો સામારો દોષ નથી દેખાય આવકરા છું ગુમ્પાય તો ક્રોધ આવી ગયો હવે એવું થાય આજે સવારે નાગરિક હતો એમ કે તો એને જવાબ આપ્યો નહીં અત્યાર સુધી તમારી સાથે કઈ નથી પણ તમારી સાથે ઘર્ષણ આવે એટલે આપડે વિચાર થઈ રહ્યા તમે જોયો તમારી પરથી તમારી એ પોતે ગુસ્સે થયા એ ભૂલ કેવાય એવું લાગ્યું નઈ એમ તરત પછી પેલે જો ભૂલ કર્યું તો એમ આપણે ખબર નહિ પડે આપડે તો સમજી નઈ શકીએ કેમ નહી આપણે ખબર પડી નહીં પડી એને આવ્યું એટલે એને તો કામ પછી આવીને પછી તમારા એને ના સાંભળ્યું એવું કર્યું કે શું એ ઇરાદો ખબર ના પડી એમને હજુ એટલે પછી નજીક જઈને કહ્યું એમને કે ભાઈ હું કઉ છું ને તું સાંભળતો નથી આમ કર એટલે પછી એને કર્યું કેમ કે તે તે દે નજીક વાંભરા એને જોઈ નહી શકતો એનું એ સાંભળતા એલર્ટ હોય છે શા માટે પસ્તાવું કરવાનું કારણ એને આવું કર્યું શા માટે પસ્તાવું કરવાનું કારણ કે એને જે કર્યું તે તમારા કર્મ ઉદય છે તેના ભૂલ કરી કોઈ પણ માણસ ભૂલ કરે છે એટલે તમારા જ ઉદય તમારા નિમિત્તે જ કરે છે માટે તમારા કર્મ નો ઉદય છે અને એને ભૂલ કરી એટલે એમને એમને પસ્તાવ કરાય નહી એમને ગુરુ ખરે દેખાતો હોય અને સાબિત ના થાય તો એનું એ તો સાબિત થવો જોઈએ કે તમારા કર્મ નો ઉદય છે એ સમજણ હોવી જોઈએ મને કોઈ ધોલ મારે પાંચસો રોકડા આપીશું ઇન્ડિયામાં કોઈ ઢોલ મારના નીકળે નઈ કોઈ દુઃખી હોય કે ભાઈ દુઃખ ન મારે તું એ ગયા ઊંચે ના ખોલા છે આવે પણ તમને આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે ભગવાન કરાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર ભગવાન ની હાજરી થી ચાલે ભગવાન ની હાજરી થી સ્ટ્રોંગ કાયદેસર ચાલે તમારે આવા અગાઉ છે એટલે આ બધા કોઈ પણ દોષ તમારી જોડે કરે ની તો તમારો જ પડઘો છે દુનિયામાં કોઈનો દોષ હોતો નથી મને આખું જગત દેખાય આ જે દોષિત દેખાય છે એ નહી તમે આવવા અગાઉ અહિયાં સમાજ નું એપ્લિકેશન કરી આગળ ધામ આપવો છે તો તમારા સમયના અભાવે એ લોકોએ પ્રોગ્રામ લેવાની ના પાડી એ હિસાબે કે ભાઈ બધા સેન્ટરને લાભ મળી શકે તો પછી મને એમ પ્રાઇવેટ એ લોકોએ બોલાવ્યો પછી કહ્યું ભાઈ તમે આ દાદાનો દાદા ભગવાન એમ છે પ્રોગ્રામ પ્રાઇવેટથી રહ્યો હવે જયારે મિટિંગ થાય છે ત્યારે એક ભાઈ બોલ્યા કે દાદા ભગવાન પરમેશ્વર માનતા નથી એમ એ વિશે તમારું શું મંતવ્ય સમજે ગોળ જગત નું કોઈ માણસ જ ના હોય એવું કે તેના લીધે એક જ માણસ ભગવાન ને માનતા નથી એટલે ભગવાન ક્રિય છે એવું નથી કેતા ભગવાન આ બનાવ ભગવાન એવું કેવા મારા છે લોકો ભગવાન ને માન્યતા ના હોય એવું તો કોઈ આ દુનિયા મોદી માત્ર ના હોય એવું કારણ કે ભગવાન ગાવ લેતો હોય તે ભગવાન ને માન્યતા ધરાવે છે કારણ કે કઈ પણ નીતિ પાડતો એ ભગવાન ની જ કહેવાય સમજો આપ્યા એટલે સમાજના દસ કોપી કાઢી એ પ્રેમ્પલે વાંચ્યું આખી મીટિંગ એક માણસ પર નિર્ણય લઈ લીધો મોહનભાઈ એ લોકો પ્રોગ્રામ લઈ શકે તો એમ કે એ લોકો શું વિચાર કીધો કે આપડે ખબર નથી પડતી કે આપડે પ્રોગ્રામ કેમ નહીં લેવો તેના માટે કઈ એવું અવકાશ મળી કે તમે મારા વિશે કઈ વિચાર કર ભાઈ મોહનભાઈ ને લેવા કે નઈ એ તમે પોતે વિચાર કરી લે માણસ મને આ માણસ કહે એ વ્યવસ્થિત કેમ બોલવાયું કેવી ને એમ કે છે આ જે આ માણસે આવું કર્યું બધા સમાજ ના બધા લોકો ને એવી થયું કે આ દાદા માનતા નથી ભગવાન પાછા જશે ને તમદા ભાગમાં હોય ને આ વસ્તુ દુનિયા માં કોઈ દળો ભાગ માં હોય શકે નહીં આ વસ્તુ મારી આવું જે કહું છું આ દુનિયા માં અવતારે પ્રાપ્ત થાય એવી વસ્તુ છે હોય ન હોય એક લાખો એક બે જણ હોય બઉ થઈ ગયું હા આટલા વર્ષના પ્રયામ થયું છે અને તે કોઈ નો દોષ ના દેખેવા જગત આખું કલ્પિત ભગવાન ને માણસ કલ્પિત ભગવાન સાચા ભગવાન જાણતો જઈશું અને હું સાચા ભગવાન ભેદ છે